એવું ભાજન હોય છે એવો પ્રકાશમાં ખોખું મોટું કેવ મોટું છે શાંતિ કરે એકદમ શાંતિ કરે છે પંદર મિનિટ સુધી વાંધો રહ્યો રહ્યો વા્યતા લીધે જ ઉભી બેઝમેન્ટ નો ખટપટ કરીએ એને સમજાવીએ કઈ આપી દઈ સમજાવીએ કઈ આપી દે ના માને તો ચાલો પછી વાંધો તો નહીં વાંધો નહીં હવે વાંધો જતી રે તારીરું હે લોકો બને ગયો જેલ માં બે કામ વ્યવસ્થિત આ સભા નું મૂળ બેઝિક શું હતું આનંદ કેમ મળી જાય છે નુકસાન થાય નુકસાન થાય છે હા હું દેખાય છે બાર કઈ આનંદ નથી બહાર છે એને શી રીતે જોયું બધું આપડે સરનામ આપ એક થી સાહેબ એકલા નથી અહી તો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 તેનું વિસર્જન થાય છે શું થાય છે દશા થઈ છે આ મનુષ્યની દશા આખો દાડો ભડકાટ ભડકાટો ઘોડું ભડકેલું હોય ને એમાં ઊંધુ જ નાખે એટલે બધું ઊંધુ નાખે એવું થઈ ગયું શું થાય આ સમય ને સંજોગ એવા છે આ સમય એવો છે એટલે અમારે જાતે બોલવું પડે કે અમે જ્ઞાની કેવું પડે જાતે બોલવું પડે કારણ કે છે ને એટલે હીરાને બોલવું પડે ઝવેરીને હમદેડ નથી એટલે હીરા બોલવું પડે શું થાય આ બંધન છે એ ગમે કોઈ જીવને બંધન ગમે નહી જ્ઞાની પુરુષ હોય મોક્ષ નું દાન આપવાયેલ હોય પોતે મુક્ત ભાવે રહેતા હોય પોતે મોક્ષ જ હોય છતાં બીજા મોક્ષ આપી શકે મોક્ષ દાતા પુરુષ કેવાય પોતે શાશ્વતો હા અને અશાશ્વત માં પહે છે એમાં મુંજવાય પછી પછી ક્યાં જાય નીકળે છે જ્ઞાની પુરુષ ની આજ્ઞા પાડે તો સત્સંગ જાય જ નઈ ને અમારી પાંચ આજ્ઞા માંથી એક તો સસન ગયો એ તો કડી જેવું છે એક પાસે પાંચે આવે હા એક પાડી એટલે પાંચે આઈ જાય